મોટી મોટી બનાવતા અમારા શું બોલાતા એ બધું અમે બનતા નવી તાર માર શું બોલતા હતા તું લખતો કાપી નાખું પાછા આકા માં પહેરીને નથી રાખે મારી કે અમારું માપ્રી તો પોતાનું માપ મારી જનતા આપડે કેટલા આમ છીએ એટલીતા છે આમ શંકા થાય શંકા કરી જ નઈ આખું છે આપડે જેંકા કરી ઉપાધી થઈ જાય એના કરતા સારું નહી ચોક્કસ સારું શું કે આવે ને મિત્રાચ આ વિજય છે ત્યાં રાખ દઈશ પછી રાખ દઈશ મિત્રા ચાઈ કે ભાઈ મારે ચાલવાનું છે ને ક્યાં જવાનું પૂજા કરી ના પૂછતું બઉ સંતા જેવી આ દુનિયામાં શંકા કરો બઉ દુઃખ શું આપડે શું લેવા દે એની પછી માર્કેટ ના હોય ને માર્કેટ કોઈ હતી માર્કેટ લડી જઈ રહી માર્કે હતી તમે નવી રિટાયર થાય લીધો હા એન્જિનિયર નીકળતા મારા બેન લાગતું રેખેલ જેવો તારા ગાયો ન ઓકે રહી ગયા. આ બધા કેનો રાળ આવે. રહી કે ના તારા ગાયો. સટે गेला તોય ગાયો. માર ગાસ્ટલ વસનીલી પેટ્રોલ વિલી વાયન કીન કુદિન કુદિન. લાવલી પતરાલ મારે ગતેણ કા. ચૂમલીએ. હા તો એમ ગમે છે? આપડું બધી શું કરું રોગ નીકળે છે ગુરુ ગણાવ્યા પછી આવો કરાયા જ કરે જો અમે પહેલી કડક લાગે છે શું થવાનું આ ગંદ વિદ્યાત ના દે બહુ ને આ ખાવા પેન રોટલી બટ્ટી બધું કરી આલે આ બારા નું બાંધાઈ હે તો આ સલાઈતે નયલું રહી ના નયલું છે અતવલે ગણ નયલું દેલી તો તો કઈ ટાઈમ પાકી થાય ઉસા છે હે બધું જે વાત હવે આ સંસ્કાર બીજા ભગ્યા લાગે છે બધું હાર બાંધુ પડે દરેક બજારો પ્રત્યે જોયેલું થાય પણ શું થાય પણ બધી જ તે વિષય આગળ વિષય ના જેવું કશું છે પાણી નાખું ના ના આપડે જ્ઞાન હોય તો ગમતે પડાય ને પડાય મન બગડ્યા જ દ્રષ્ટિ બગડ્યા જ કરે દ્રષ્ટિ ની દેખાય ને વિચાર ના મને બધા ને હજી છે તમે કવિ એટલે અમારા આત્માએ કબૂલ કર્યું અને પછી એક શોક માં તો કેટલા જીવો લઈ જાય કહે આ શોધ મળવાના તો એટલા જીવ મારા કશાને ધંધા કરાવી પૈસા બધું ઊભો ભોગ કેવાય ને કે ભોગ કેવાય ભોગ કેવાય ત્યાં ઉદ્યોગ કેવાય ભોગ એટલે એક ફર વાપરી ભોગ ભોગ ને ભોગ કેવાય ઉપભ તમારી ઉપભોગ રાખો આ ખનીષ je plen gĕ桃 dng personaje je plenģģi jo mėgala plenģģi puti in gučia પછી ખુલે જોયું જોયું બે કલાક પછી મને ખેલ નહી ભડકડા ભરકડા ક્રિયા સંતોષકારક ભાડી પછી પછી પછી પછી પછી બે તારાજ <how Mystery Explanifying planners> છી <laughs> બાકી એજા વરા ઓન ફોર અ કારિયર ટ્રેનર્સ બોગરાટો અક્ષર હરીફર દમ જોલા રબના થા બટ ફિલ ઇન ધ બેટિંગ ગોલ મે ગનાયો ને ટીમરો બરલોડ બર જોતો એને બોલો સો ટકા છે પ્રગતિ છે ના એવું નથી દાદા એવું નથી ઓછી થાય એવું જોઈતું નથી ઓછી થઈ ગઈ છે વધારે ફાયદો છે ઘણા સમસ્યા અને બધી કરવાનું થાકી ગયો તો કથે એક ગમતરા યે શું કર્યું કે યે શું કર્યું કેવાય אביને કેવાય אביને કેવાય אביને તો એને જ બરાય કરો אביને કળજો ને એને એના કહે દે ઉકે તો ગલંડા થી ગલંડા સલિયાને નું છોડી લાડ એને થી નાનો કઈ દોળા કોણ જ ન થરે ભળા મે મેડપી લાયા ને તમારી પાસે બેઠા દુશ્મન જેવો બહાર રાખીએ તો જાય મિત્ર જેવું રાખીએ ના જાય કરવો પડે ના દુશ્મન જેવો બહાર રાખીએ રાખે ના તારે નક્કી થઈ ગયો ક્યારેય થાય નઈ હવે એમ ડિસિશન આવી ગયો ક્યારે થાય નઈ હવે બધા થઈ જશે તો ના થવું જોઈએ આવું એ વાત એવું થઈ ગયું આવું ફરી ક્યારેય ના થવું જોઈએ નાના મા બરોબર દાદા સંપૂર્ણ ક્યાં જ થયા છે સંપૂર્ણ ક્યાં થયા છે આવી ગઈ કેટલી મુશ્કેલી મૂકી જાય બુદ્ધિ કહેત કરે છે કોને વીડિયોગ્રાફી વરસ ઉપાધી નાત્રી ગયા બધું ગયું ચારે ગયા અંતરલે એકાઉન્ટ સેટન થેગે નિયત હે કેત્રી ઓધીવાં લેતા કરી એના હતા હા તમકે એકર બાર વિચાર આવતો સગના સીધી મેલી વિચાર કે કે કે થતે હાથ હાથ ઓપરેશન સતી ને મે કા સા તો ઓપરેશન થાયો તો ને ઈ કરી ગાવ આપનો સબાર સબાર મોર અને ભાઈને અનડેવલપ સહજ નહીં આ ડેવલપ આ ડેવલપ અનડેવલપુ અંડર ડેવલપમેન્ટ અંડર અંડર ડેવલપમેન્ટ મારો પતીરેને સહાય કરી રહ્યા છે. સહાય કરી રહ્યા છે. અને કેસે સહાય થાઉં? સહાય કરી રહ્યા છે ને સહાય થાઉં કેતે? એના દેખ દેતી દીકે બધા. આપી બોલવા દીધું. સહાય કરી રહ્યા દી સદ છો. સહાય કરી રહ્યા છે. સરહ થો છે તે જ કર્યું લખો નહીં કરો હે લખો નહીં કરવાનો અને સદ પ્રમાણે તૈયાર કરો ઉદે આઈલા કરને આ વાત થઈ ને હે કેટલી જરૂર છે તો કરવાનો તા હોજગા આદમ જેવો બીજો જે તો હે ને સાચ સાદ રહે સડેન પર રેડ એફર્ટાઈઝર પડી ગયો ગાડી દબાઈ ગયો હું પરવાઈ કે બહાર જટી કરખા એ ઘરે થોડ થોડ વ્યવસ્થિત એટલે આ સહજતા જે અનડેવલપ સહજતા આ સહજતા છે એમની એ સહજતા દાખલ થયા અને પછી પાછા અસહજ થાય અને પછી સહજ બને સાહસ થાય જે અહંકાર કરના અધીન હોય તે સ્ત્રીઓ મસ્ત બીજું નાખે કોઈ નાખે આપડે મરચું મીઠું નાખવાનો પ્રસંગ ઉભો થયો કોમન સેન્સ નું જ નાખે એટલું હોવું જોઈએ મન થયું બોલીએ કારણ કે આપણે આમ થઈ જાય રાતો કરતા કરતા નહી છે કે ધીમારી મુસા જગત બધું ન્યાય જોવા જવું બન્યું ન્યાય બરાબર છે જે સમાચાર આવ્યા મારી તો અન્યાય કરવો નહીં પણ એ જ્ઞાન સમજાય છે એના ચોક્કસ થી આઠ બુદ્ધિ મધ્ય બોલવાનું વખત ના આવે પોતાનો ત્યાં છોડી દે એ જીત્યો હું તૈયાર છું પણ મારે દાદા ની આખા આગળનો આધાર છે કોઈ આધાર નથી દાદા આપડે મોટો સમાજ નો લોકશાન નુકસાન ગમ ના થાય આડે બધાનો ઉપયોગ જતો હતો ને નિકાલ જ કરવાનો છે તારે તો પછી આમેન્ટ અમારે કેવી રીતે લેવા જોઈએ વ્યવસ્થિત છે બરોબર છે મને એના માટે શક્તિ આપજો કારણ કે બુદ્ધિ કાઢ ને પછી થાય ફાયદો ન્યાય જોવા ના જાય છે બાપ મળી હોય કે જ નહીં મળ્યો ખબર પૂછે એના માટે ખબર પડે ન્યાય કરે જે બન્યું એને ન્યાય કહી ગયો બન્યું એને ન્યાય કહીએ બુદ્ધિ શું થઈ બુદ્ધિ શું કરે ન્યાય ગયો એને ન્યાય ના ખબર આ તો મિત્રાચારી જ નહીં વીસ વર્ષ થી પોતાને જ પકડી રાખે છે મિત્રાજા જોડતો નહિ મિત્રાચારી કરવાનું હાર બધા ગયો બતાવી શકે બધું કર્યા હતા એ તો ચાલે ને ન્યાય એ ન્યાય નક્કી થઈ ગયો સાથે જે બન્યું એને ન્યાયું શું બન્યું જ ચાલી રહેલા જગત માં હું છું જ નહીં એનો લક્ષ્ય હોવું જોઈએ આપડે મેગેઝિન માં એક લેખ હતો એમાં એક વાક્ય હતું કે જ્ઞાની પુરુષ કે ચાલી રહેલા જગત હું છું જ નહીં એનું લક્ષ્ય હોય કે ચાલી રહેલા જગત માં શું છે દખલ છોલવાય ન્યાય જોવા નથી ન્યાય જોવા કરવાનું ન્યાય કરવા જાય કે પછી રાતે ઉડવાના હેરાન નહીં કરો ન્યાય બહુ હેરાન કરે છે ઘણી વાર એવો વિચાર્યો કે આપણે આખી ગાડી અવરી બાજુ જાય છે નિરંતર નિર્દોષ જોવાના છે જીવો ને આવું બની જાય ને એક બઉ કડક રીતે એ બીજા ને વડે છે કોઈ સમૂહ કરી ના શકે નઈ અમે અમે આપીએ તું મારા મને શું મારું માસ થઈ ગયું વેરન નબા દેવ દેવ સુવને મે હાલી દે કે ગમા રવ થતે કલુબ જુગા કે જજલ પર હે નહી આ બસ માધુ ભાઈ સરે આય દે જે ટેલિફોન જગત લાગ જાય તો મેરા ભઈનીજી આતે મુકત પરઈ પડી બરાઈ લીધી અલા ગોગોત તો ક્યાંક પર મર ગઈ ગોગોત અલા કડકઈ ગંતો હતો તે મારતો તને પડી વેલે ન્યાય આને ઓછો કરો ઓખો કોલ કરો મિયા ન્યાય થાય છે નહીં રોજ થી રોજે દાડી લીધી ચાર નીચે આવ્યા જે નમસ્કારી ભેગા લઈ નાખ આમ પૈકી રાહુ પાણી પણ રાણી પણ બી કઈ અગત્ય તમારે કેમ્લેમ છે અને આ સંસ્થા નવી રીતે આપી ને આવ્યો તો આવે તો એ આઝાદ ના રાખી અત્યારે આપડે રજો શું ક્યાં આવે છે સ્વીકાર્યુંશીન છે બઉ હેલ્પિંગ મશીન છે અમે અમે ધ્યાન છું મેહંદી પોતાને બોલનો સંપર્ક કરવો એટલે પોતાનો દેસર તો કે પછી એને દેસર બોલવાની કરે મહેનત નહી આ બેન સપના કે ના કરે તો દાદાને લેવા જાય છે હું એનું પ્રયત્ન કરતા છું પણ તને ભૂલે છે કે આ ગઈ દાદી જે ઘરે આવે બેન ને કહ્યું નઈ આવું તમે તમને બધું આવીશું ખબર પડી ગઈ તો બારી ઇન્ડસ્ટ્રી ખાતે